પહેલા ઇગો ક્યાં કરતા કામ કરતા એક કર્મ ભી ચાર્જ કરતા કરતા ન્યા કર્મ ચાર્જ કરતા જૂના ડિસ્ચાર્જ કરતા અહંકાર દો પ્રકાર કા એક ચાર્જ ભી કરતા ઓર દુસરા અહંકાર ડિસ્ચાર્જ ભી કરતા સમજાય तो अभी चार अहंकार बंद हो गया अभी कहा कर्म बा, बांधने का अधिकार नहीं है अभी पीछे का जो है जो बांध लिया है इसका निकाल करने का है समझ गया और बोलता है कि उसका कौन शक्ति देता है कैसी चलती है ऐसा बोलता है न तो क्या बोलता था आप व्यवस्थित व्यवस्थित शक्ति વ્યવસ્થિત શક્તિ હર એક ચીજ કા સ્વ ભોજન ખાજા તો ભોજન હરક સ્વભાવ કરતા હૈ કોઈ જરૂર નહીં સમજી વ્યવસ્થિત ક્યાં અર્થ હૈ કિત બોલતાના હોયગા દુસરા ક્યા હોય ऐसा नहीं बोलने का व्यवस्थित क्या बोलती है, कि खुली और क्या बोलता है? होना होने वाला है। इससे दूसरा नहीं हो जाएगा ऐसा बोलता है होगा जो होना होगा वो होगा ही हाँ तो होगा इसमें क्या होगा तो फिर हम बोलेगा तो फिर आंख बंद करके गाड़ी चलाओ जो होनर होने वाला हो तो आंख बंद करके गाड़ी चलाओ जो होनर होने वाला हो ऐसा चलाना चाहिए हम ऐसा ना बोलता है यह हो सकता है क्या अर्थ है खुली आंख से गाड़ी चलाओ और सावधानी पूर्वक चलाओ और फिर फिर एक्सीडेंट हुआ फिर वही व्यवस्थित है हाँ सोच सावधानी की पूरा तलाश से पास एक आगे का कुछ कर्म के लिए हिसाब चुकते हो गए सोच रहे ना बस व्यवस्थित कल से तुम्हारा समझ में आ जाएगा आखा दिन तुम्हारे कोई करना नहीं पड़ना ऐसे ही चलेगा अभी तुम फिर समझ में आ गए ना तुम्हारे कर्म बांधने का है ही नहीं छोड़ने का है खाली સમજ જ ખબર પડી ગઈ આજ આતે આંખ મીટ કે દિખા ચેજે મે તમને સમજ પડી ગઈ ને બધું હા વિજ્ઞાન છે તળ આપનારું છે ડિજિટલ કેશ બેંકુશન बहन समझ पड़े थे बोरे बोलो अभी मन तुम्हार से बिल्कुल जुदा हो गया લાઇન ઓફ લાઇન ઓફ ડિમાકેશન ડ ઉદય તુરા બુદ્ધિ ચિત અહંકાર સબ બાજુ એક બાજુ શુધાત્મા સમજે નેશન બિટવીન આત્મા એન્ડ અનાત્મા સમજે નેત્મા હૈ वो तुम्हारे तापे में क्या करती है देखने का है तुम्हारे माइन में कभी विचार नहीं करने का विचार नहीं करने का समझ गए नहीं वो दोनों चेहर है।, चेहर है और वो चेहर है तो कभी कभी उदय का चेहर पर मत बैठ जाना है और तुम्हारी चेहर पर बैठना और कभी भूल हो जाए तो ચેરમાં બેઠને તો ઉઠ કે ચેરમાં આ જ ઉધર ઇઝી ઇઝીને આગેવાની સૌ હે કભી શોક લગે તો સમજ જુસરી ચેર પે આયા જૈસા બટન દબાતા હે શોખ લગતા હોય તો આપણે સમજે શોખ લગતા ગૌતમ ભાઈ ગૌતમ વાળા નહીં બહુ સમજ નહી પડે આમને ભાષા ફેર તો સમજ કોઈ ભૂલ નહીં હોયગા અભી કોઈ ભૂલ ગઈ હોયગી અખાન કાલે એમને ન્યુજર્સી જ આવ્યું છે ને મિત્રો પેલા અહિયાં આવી ને પાછી જાય જા जालाज उन्हें जो पहचाने जो चाहे वो पाले उन्हें जो पहचाने जो चाहे वो पाले ज्ञान हमारी प्यास है केवल सत की भूख है કુર હૈ આતમ રમી સુખ હૈબી હમ સુખી એક સચાજ પા હૈ નાસી લેના હૈ શાંતિ થી જીના હૈ ना किसी से लेना है, है, ही जीना टोपी वाले दादाजी हमारे टोपी वाले दादाजी हमारे दादा हम है तुम्हारे नमार कल्याणी बाब है सुदत माई लाक्ष है कल्याणी बाबत माई लाक्ष है मोक्षानंद है सच्ची दानंद व्यक्त है प्राणों से भी प्यारे है भोले बाले दादा है प्राणों से भी प्यारे है भोले बाले नाता है सीधे दादा है सारे छोटे दादा है सीधे सादे दादा है, है, है। को टोपी वाले दादाजी हमारे को टोपी वाले दादाजी हमारे हम है तुम्हारे नमाज हमारे हम है तुम्हारे नमाज का सपनों में हमें आते नींद से हमें जगाते सपनों में हमें आते नींद निर्मल सु संस्कार से हरदम हमें आसाते निर्मल सु संस्कार हमें चरणों में झुककार हम बंधन ऐसी मुक्त होते हैं चरणों में झुक हम बंधन से मुक्त होते हैं અક્રમ જ્ઞાની વિજ્ઞાની મુક્તિ સુખ હોતેજ્ઞાની મુક્તિ સુખ દે સો ટી સો ટા સોના હૈ સો ટ સોના હૈ અક્ષર કામે દાદા હૈ અક્ષર કામે દાદા હૈ દાદાજી કે નામ છે દાદાજી કે છે ને મતલબ રાખ જય સશ્રી રા ભગવાન જય ના ભગવાન હસ મુ ભગવાન બધા તો બની જાય સંભાળીને બધાને અંદર બધાએ કોઈ સાંભળીને શું કહેવાય કસૂદને મને કોઈ આરતની આપવાનો ખાલી યાતા દ્રષ્ટમાં જ રહેવાનું મન બુદ્ધિ કેટના અહંકારમાં અજ્યારે થઈ છે ભૂલી પણ કરવાની છે ને હમ બહુ એટલે કાથું પડી જાત બઉ સારું છે બઉ સારું છે ગૌતમ ત્યારે વારસો નહીં આપડે આપડા ઘરો મતભેદનું વાતાવરણ હોય કેવું હોય છે ઊંધું નાખી દે ને એટલે એના કરતા આપણે સીધે સીધું એ ખોટું નહીં કરતા એ સારા જ છે પણ આપણે મત ની બહાર નીકળીએ એથી કોઈ ખોટું નથી એમના ગુણ સારા દેખાશે એવું છે વૈષ્ણવ ભક્તિ બઉ સારી છે એમની ઠેઠ નડિયાદ છે ત્યાંથી જ બધી આવેલી છે બઉ કડક છે સાચી વસ્તુ ગ્રહણ ના થાય અને પેલું હું તો ઘર નો થઈ ગયો ને ઘર નો આ તો આપડે ઘરના છે ને હું જાણીએ કે છે નહીં એ જ્ઞાન ન હોય તેમાંથી બોલતો તે જ્ઞાન ન એ તો વ્યવહારિક જ્ઞાન હતું એ તો બઉ સારું થઈ ગયું ખરે ટાઈમે ચિંતા નહી જ નહીં કામ કરે છે અહીં તો પ્રસંગ ભાઈ નો જ છે ને પ્રસંગ અહીંયા ખાસ વધારે તો અહીં સંજોગ ભાઈ હાથે છે ને બીજા કોઈ બહુ લાંબો નહીં બહુ સારો સંજોગ આંખ વાળવા માટે હિમાલય માં ગયા પણ કશું ટેકવાનું પડે એવું નથી કારણ કે બધા રસ્તા છે એ બધા અન્ય માર્ગો છે શું છે અને આ એકલી જ કેરી એટલે એક જ માસ જાય એવો રસ્તો છે એકલો જ માર્ગ સાચો છે એટલે પામે લોકો ખાઈ જશે આપડે કોઈને ખોટા ના કહેવાય તો બધા રસ્તે છે બરોબર સારા છે આ ચૂકા છે ને હમ આજે again ફરી બોલજોજી એ ફાઈલ રિલેટિવ રીઅલ અને રિલેટિવ દિલેટિવ રીઅલ રિલેટિવ વાય પોઈન્ટ અંજુ છું અંજુ છું રીઅલ રિલેટિવ પોઈન્ટ થી હું અંજુ છું અંજુ હમ ને દીવ કે સુધાત અને કે રીઅલ થી હું સુધાતમાં છું પછી પછી ફાઈલ ને આપડે કેવું જરાજુ ભરતું હોય ની તો આપડે શું કેવું તમારો દોસ્ત હશે સમજાય ગયું છે આ બાલી બધું હે વ્યવસ્થિત એ શું કેવા માગે છે કાર્ય કરે તેને જોયા કરો કર ના બોલાય તો અંજુ તારી પછી જાય અંજુ એક કાર્ય કરે છે જોયા કરો લગામ છોડી દો આપડે જે લગામ પોતે રાખી હતી ભગવાને શું અર્જુન ભગવાન છોડાય તમારી લગામ મેં છોડાય દેડાય લગામ છોડી દો શું કહ્યું હું ચાલ આવું છું કરું છું બધી લગામ લગામ છોડીને દેસો ને તો હલકો લાગશો તાર્યા કરશે શું કયું તો દાદા <tug of prayer> આપડે કઈ ઘર કેમ કે ત્યાં નિરડા વિચાર કરે ને તારે કેવું જોઈએ તમારે પ્રાઈવેટ માં પૂછવું મહેન્દ્ર ફોન આ છે મહેન્દ્ર હા મેં હું માનું છું હાજર ઘણી આવે છે બેખા ને બે પાંચસો માઇલ થી ગાડી રે બે દડા દાદા માટે પાંચસો માલ કઈ ના કેવાજારો વાંધો નો આવે ના ભાઈ એમ નહી બે દોરે છે માછલું આ તરફ હોય બધું હોય સાધન પણ એ લોકો પામે તો કેવી મજા કરું નઈ સુંદર દાદા મળ્યા ત્યાં દાદા બસ રમીલાને 7 કલાકની ઊંઘ જોઈએ હે રમીલાને 7 કલાકની ઊંઘ જોઈએ તો રમીલાને કે કે તો કરીએ છે કે રમીલા ઊઠને સીદને પડી રહે છે હા હવે હા તો 5 કલાક બહુ થઈ ગયું કહું છું ગઈ હું હા કહું છું ટોકું છું બહુ ગમે ગમે રાગે પડ છે અરે યે બિચારી શું કરે કે ન દે પણ દાદા તમે અમે તમારી સાથે હોય તો ત્રણ કલાક ની ઊંઘ થાય તો થાક નથી લાગતો આપડે દાદા હોયે તો ત્રણ કલાક ની ઊંઘ થાય ને તોય થાક નથી લાગતો પણ પછી જો દાદા ના હોય તો ત્રણ કલાક ની ઊંઘ કરી તો બહુ થાક લાગે તમે એકલા કરો તારી જોડે પોતે ફ્રેશ ને ફ્રેશ રાખવું નિરંતર તારે શીખણું ખાતું દેખાય તમારે તો રેસે છૂટું છૂટું રહેશે ને તમારે મો સિદ્ધાર્થ માને બધા આવે છે ને એ કાટું પડી ગયું ના આવે આવે છે એમ કે હવે કે દાદા કે તીખણ ખાતો છે તો તમે છોડી આપો નિર્મળાને કહે છે કે દાદા સાહેબ કહો કે નિર્મળાનું ખાટું બહુ તીખણું છે તો તમે છોડી આપો આ બે રેડ્યાતું આમ વળી તન મે છોડી દેજે નથી <laughs> <laughs> હું તમને જોઉં એટલે રમીલા ને જુએ વાત કરે તારા ફાઇલ નંબર વન તારી તેરે કરે અમારે જવું છે હવે ગૌતમભાઈ ક્યારે આવ બે ઘેર મૂકીને દર્શન કરતી જાઉ દર્શન કરતી જાહે ના ભગવાન દાદા ભગવાન ને બોલ દાદા ભગવાન ને નમસ્કાર કરું છું બોલ બોલ કરો દાદા ભગવાન ને નમસ્કાર કરું છું બોલ બેટા દાદા મનમાં બોલે છે સમજાંત a tocato il mio amico che mi ha detto "Dai, dai, dai" e io ho detto "Ma come fai a decidere con banana che conta produci?" Amen. Quindi come like per Antonio, perché canale per voi. ભગવતી ભાઈ ત્યાં જવાનું છે પગલા ત્યાં આવશે પછી એમને આજે બે વાગે એરપોર્ટ જવાનું છે બરોબર હજાર માણસ શાક કરવું હોય તો ટ્રેન શાક થઈ જાય એવા ઓવન આવે છે આ લોકો વાપરે એવા આપડે મંદિર માં ઓછી મહેનત એવું લગાડવાનું બરોબર તો બિચારા લોકોને મહેનત ઓછી પડેગા જે થી ચાલે હા જે થી ચાલે પાઇપલાઇન તમને જે પ્રમાણે નું કનેક્શન ન હોય પ્રમાણે આ પેલે કશેલે આ તો ગોબર જેવું સસ્તો ગોબર હા જેસ ગોબર જેસ ગોબર જેસ અને પાટલી બકડે બી નહિ જરા સબ બરાબર કેટલો ઘાસે ગરામ સ આપડે ગેસ બહુ સસ્તો પડે દાદા વાળો કરો તમારે આપડે વાળો કરી દે આટલું ટોપલું છાણ નાખે તો ચાલે આખો દાડો ઘોડો ઊંચો આવે ને એવું એ બઉ સસ્તું પડે દાદા છાણ છાણ મને દાદા બોરિયાવી મારે છે તો સ્ટેશન ઉપર અમે બેસવાડો છે બધી તેમનો પોતાનો ગોબર ગેસ છે કે ચા ના બહુ આપણે ઈચ્છા બહુ ના કરે ના તેરીસે ઈચ્છા નોતી કરી એમણે मारा था ઈચ્છા ના કરતો જ આવે ઈચ્છા કરાતી જરા મોળા થાય એટલે એને મેં મેં તો મારા આદરથી એમ કે હું જો બપુર પાછે જામ છે કે લોચ એવું થયું લોચ કરાવી કાઢ્યો છે ને સારા ભાવ સારા ભાવ કેવાય ને પેલી વાર ત્યાં આવ્યા ઓકરી જ ત્યાંથી પછી એમ ઘેર આવીને મીનાબેન ને કે મને તો કે બસ બધું છોડી લઈને દાદા પાસે જતો રહો એવો ભાવ થયા કરે છે ક્યાં છે મીના કે છે કે તમને એવું હોય તો હું અંતરાય નઈ નાખું તમે જાઓ છોકરા પછી ના ખબર નવું થયું કે બધું આપી દઉં છોડી દઉં દાદા અમે ત્યાં છે અગિયાર ને બાર વચ્ચે જશું અમે પૂછવાના અને રમીલાબેન છે હમ આટલા છે યા છે ને પેલા બીના બીના દાદા ની વાન આવે છે દાદા દાદા ની વાન લઈને આવે છે દાદા ની વાન ક્યાં વાન સાંભળી